એ એ એજ પ્રમાણે જગત ઓળખવાની અથવા જો જે ઓળખે છે એ ઓળખવાના તેજ પ્રમાણે એમ કે જગત ઓળખે છે આ આસરીને બરાબર પણ સાયન્ટિફિક રીતે જાણીએ તો બધું મજા આવે સાયન્સ તો શીખ્યો નથી હું તમારી પાસેથી વધારે જાણવા માટે એટલે જો તમે કોઈ પ્રમાણે કોલાકો અમે સાંભળવા માટે સાયન્સ તો એવું શીખ્યો નથી એમ સાયન્ટિફિકલી એટલે તો તમારી પાસે જાણવું છે કે લૌકિક વસ્તુમાં સત્યતા ના હોય લૌકિક વસ્તુમાં સંપૂર્ણ સત્ય ના વ્યવહાર સત્ય હોય શું કહ્યું અલૌકિક જાણવું ના પડે ગોવિંદ ज्यादी ईश्वरी शक्ति ने बाहर आने एक साधन ईश्वरे आमाणूत रजू करते तो ईश्वरी शक्ति अभियान क्या करवर ख्या्रह्मांड जगत, जगत नहीं आख ब्रह्मांड ईश्वरी शक्ति ने व्यक्त करने अव्यता व्यक्त करने आ प्रमाण ब्रह्मांड ईश्वरे सर्जाय दर क्षोभ बिगिनिंग दरको क्षोभ मई हे કે નો. શક્તિનું પ્રમાણ એવું છે કે એનો જો અંત આવતો હોય તો ઈશ્વરી શક્તિ ના કહેવાય આ બ્રહ્માંડ નું એન્ડ હોય ફરી પાછું બિગિનિંગ કરે ફરી બિગીન કરી શકે શું કરે અને સ્વભાવ સ્થિત પ્રલય પ્રલય લાવવું એનો અર્થ થયો છે તો એમ કેવું કે પ્રલય છે બનાવવું પડ્યું નથી એવર લાસ્ટિંગ છે એમાં નો બડી ઓફ ધર્ડ વિજ્ઞાન સુધી થયેલું છે અનાદિ અનંત અનાદિ અનંદ શબ્દ હોવેલો છે એટલે આની આ શરૂઆત જ નથી થઈ પછી અંત જ નથી આ બધું આ જે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટિવ વ્યુપાઈન નોટ બાય રિયલ વ્યૂપોઈન્ટ એટલે જે અણસમજુ લોકોના માટે આ જગતના લોકો ઈશ્વરની સંબંધી વિચાર ધરાવતા નથી તેને ઈશ્વર ક્રિએટર છે અને જે તત્વવિચારકો છે એને જ્યારે મોક્ષે જવું છે અને સ્વતંત્ર થવું છે અચલૂર થવું છે તેને ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ તો અનાદ અનંત છે એમાં ક્રિએટરની જરૂર જ ગયા આપ સમજમાં આવે છે ને ભગવાન તો ભગવાન જ છે અને જો એક્ઝેક્ટલી ઓળખીએ તો જ ભગવાન ભેગા થાય ને તો ના થાય એક્ઝેક્ટલી ઓળખીએ એમના શું સ્વભાવ છે એમ એમની શું છે એ જાણીએ ત્યારે આપણો નિવેડો આવે પણ આ ક્રિએટરમાં જ જો શક્તિ વાપરી નાખીએ તો પછી કુંભાર થઈ ગયો એ તો પછી આપણને કુંભાર સમજવું પડે ના સમજવું પડે પણ વાદ વિવાદ માં જો આપણે કરીએ તો વાદ વિવાદ કોઈ જગ્યા એનો પત્તો લાગે એમ નથી મને પોતાને એમ લાગે એમનું કેવું છે કે વાદ વિવાદમાં જો ઉતરે તો એમનો કઈ એનો કઈ પત્તો લાગે એમ નહીં મળે સાચી વસ્તુમાં વાદવ્યાદ ના હોય ખોટી વસ્તુમાં જ વાદ વિવાદ હોય સાચી વસ્તુમાં વાદવ્યાદ ના ખોટી વસ્તુ એટલે વિકલ્પો અને વિકલ્પો બધો એટલે વિકલ્પો જ ચાલે કરે મારે તો બુદ્ધિ બિલકુલ નહીં નહીં એટલે મારી પાસે વિકલ્પ ના હોય મને એક શાંત પણ બુદ્ધિ નહીં બુદ્ધિવાળો વિકલ્પી હોય કેવું હોય એટલે મને મારી બુદ્ધિ નહીં એટલે તમને વિકલ્પ ઊભા થાય નહીં બધી મારી વાત સાંભળવાની તમને સમજાય મારી વાત ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ હેલ્થ ગોડ હેઝ નોટ પઝલ ધીસ એટ ઓલ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ એવિડેન્સ સંજોગોથી આ બધું દુનિયા ચાલે કરે સંજોગો ભેગા થાય છે નિકા થાય કે સંજોગો ભેગા સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ એવિડેન્સ આ તમે અહીંયા આગળ આ સ્પેસ તમે બેઠા છે એ સ્પેસ એ પણ એક સંજોગ છે આ ટાઈમિંગ અત્યારે આ હોબળો છો સંજોગ છે બીજું મારા તમારા કેટલા સંજોગો પહેલાંના હિસાબ ચોખું વઠવેલા છે એ અત્યારે એ સંજોગો ભેગા થઈ અને કાર્ય થઈ રહ્યું છે એમાં ભગવાનની જરૂર ભગવાન તો જ્ઞાતા શ્રષ્ટા પરમાનંદી એશિયા ભગવાનનો બીજો કોઈ વેપાર જ નથી આમાં જે કરતા પણ છે જે લાગતો તમારી સાથે વાતચીત કોણ કરે છે એ તમને લાગતો દ્રષ્ટિ જોતા दृष्टि शक्ति द्वारा तेरे सूक्ष्म दृष्टि मे सूक्ष्म दादा भगवान बात करे तो दादा भगवान बात करता हो તો હું ઠું એટલે આ ટેપ રેકડે વાત કરે કરે ને આગળ હું બોલે તો પછી એ ત્રણ છે એ ચાર છે નો દાદા ભગવાન એની વેલ્યુ જ નહીં ને એને શું એ ઓરિજિનલ ચેપ રેકડ વાત કરે છે શું કરે અત્યારે આ વાત કરે છે તે વધતા કોણ છે ઓરિજિનલ ચેપ રેકડ શ્રોતા તમે પોતે છો અને હું જ્ઞાતા દસ્તા છું શું આરી બોલે રહી છે ત્યાં પેકર શું લાગી રહી છે જ્ઞાતા દસ્તા તરીકે રહું છું આપ સમજ આવે એટલે પોતાને જાતને સેલ્ફનું રિયલાઇઝ કરી દીધા પછી પછી કંઈ બીજું કોઈ કારણ નથી શું કહ્યું પછી જાય નહીં એટલે તમારું ફોલુંક જ બાકી રહી છું બહુ લાંબું બાકી રહ્યું નથી પણ એનું પૂરું તો કરવું પડશે ને લોકોને જેટલું હોય એટલું બધું બાકી નથી તમે મહેનત કરીને જે કંઈ પ્રાપ્તિ કરી હોય કે કોઈ કોઈના કૃપાથી થઈ હોય પણ થોડું બાકી રહ્યું હોય તેને પૂરું જ કરવું પડશે જ્યાં સુધી એક માણસ અહીંથી હમણાં ડિઝની લેન્ડ જવા નીકળે છે અને તમે ડિઝની લેન્ડના કમ્પાઉન્ડમાં બેઠાશો પણ બે હજી જોયું તો નથી ને બંને આમ તો ધોવાનું દ્રશ્ય સરખા એટલે આ જોવું પડશે અને આત્માનો અનુભવ થવો જોઈએ શ્રાદ્ધ આપવો જોઈએ આત્મા આપશો એવું ભાન થવું જોઈએ અને પછી ભાન થયા પછી જાય નવું જોઈએ એ ભાન પછી અને આત્મા પછી ચેતન હેલ્પ કર્યા જ કરે નિરંતર આખો ધારો નહીં શું જ્ઞાન તેનું નામ કહેવાય કે જ્ઞાન હંમેશા શુષ્ક હોય શુષ્ક હોય કેવું પણ વિજ્ઞાન વિજ્ઞાન મૂળ આત્મા છે એટલે ચેતન એટલે કામ કર્યા જ કર વિજ્ઞાન તો આખર વિજ્ઞાન છે ને એટલે એક જ દાડામાં તમે કરી આપીશ વા એક જ દાડા અમારું પૈસા દેવ નહીં પછી ચિંતા થાય એક તો મારી જવાબદારી મતભેદ પડે તો મારી જવાબદારી પણ પોતે જે જોઈએ થઈ ગયા પછી શું જોઈએ પ્રભુદાસ કડક સ્વભાવના નથી આ કડક સ્વભાવના નથી પ્રભુદાસ છે ગરીબ છે તો હા જોઈશું મી મી મને મને ઓહો નાનપણ માં એમની બહુ પડી છે દાદા ટીચર હતા ટીચર પાછા સારું જગ માં પણ વિચારો સારા અને પટેલ છે પણ બ્રાહ્મણ ની બધી ક્રિયા કરી છે આખું જિંદગી ના પણ સારું લાઈન સારી છે એક તો દીવો હળગાવવાનો બાકી છે એટલે શનિવારે તમને રવિવારે તમને પછી લાયટ આખો દાડે શનિવારે હરગાય ને છે શનિવારે અહીં છે બંને હરગાયેલી છે બે આનંદ માં કરો પછી પ્રભુદાસ નાગરજી કાકા જુદા રાત નથી મેળવ્યું નાગતિ ભાઈ કે છે કયા પૂન થી તમે ભેગા થયા ને એવું શું ફોન કર્યું કે એવું પૂન મને દેખાતું નથી ફોન કર્યો છે આટલું જ બોલ્યું એવું બોલ્યું ખરેખર હા એ તો ઘે ના હું દેશમાંથી અહીં આવે ને દીવો હળગાળ મારસી ઘર જતી એટલે હું આવ્યો અગા પાછા થયા જ પ્રાપ્ત થાય મોટું બહુ પ્રયત્ન દાદા એવું વધતું ઓછું કેમ હમ એવું વધતું ઓછું કેમ દરેક જીવને સરખું ના કેમ હોય ને घर न छोड़ देव समझे એટલે મને એમ લાગ્યું દેખાય છે બા મોટા છે બા મોટા નવ વર્ષ મોટા ભાડું જરૂર આપીએ ને ભાઈ કંટ્રા થઈ આખો ચાલે કાપી જાય વધારે પડતું થયે તેને હાર લાગે એટલે બધી ઉપાધિ યાદ એમાં એમાં ઓમાંગે મને શું કાબ જો આ બીજી વાત સુકતો મારા મઈ છે અને મને આયા કરે કોઈ વસ્તુમાં આવે વસ્તુ દે નાસી કીર જાતે વસ્તુ દે નાસી રહીયા શું બોલે શું કહીયું તમે તો કરી એક નહી બસ વસ્તુની તું નથી મારતું એમ કે હા એ ના ડોલર લેવા એ સુખ છે કે ડોલર દેવા એ સુખ છે રાખવા નહી સુખ હા એ ઉપાધી કેટલી ધનસુખ ભાઈ નોકશો દાદા ની કૃપા થાય ત્યારે દાદા નિરંતર વર્તે પણ લોકો અંદર જય સત્ય દાદાની કૃપા નિરંતર છે આપવામાં ત્યારે ત્યાં પહોંચશે શું કરું ભીખારી પણ મારી પાસે હે ચાર ઇ વ્યક્તિ નથી પણ માલિક નથી પાડોશી તરીકે રહું છું મન નો માલિક નથી મન હપુત વસ્ત થઈ ગયું છે ભગવાન પોતે મને વસ્ત થઈ ગયા શું ચાર આજે મેળવવાની માટે કઈ સંજોગ હશે આપણને મેળવવા માટે પ્રયત્ન કર્યો નહી કહ્યું છે કેટલા દેલી વાત કરેલી પરમદી માટે આ લાભ ઉઠાવી લો આ કોઈ કારણે લાભ હોતો નથી હું તો નિમિત્ત થઈ ગયો છું પણ આ લાભ ઉઠાવી લો પચાસ માણસે લાભ ઉઠાવ્યો અને હજુ લાખેક માણસ લાભ ઉઠાવશે ઠેટ મોક્ષ ની ચિઠ્ઠી બે અવતાર એક બે અવતાર અહીંથી જ અહીંથી જ મોક્ષ થઈ જાય જનક જનક રાજા કરતા હું વિશેષ વિદેશી ઉઠાય સમજે પછી શું આપણે નિરંતર આત્માનો અનુભવ રહેતો હોય અને ગોઈન અનુભવ જતો હોય પછી રહીશું મને પછી જગત યાદ નહીં રહે સમજો ને મને આ શું યાદ નથી આજુ તારીખ મને ખબર ના હોય તો અમે પૂછવું પડે બે જય સચિ પટેલ ખરું પૂછો તો આ થોડો પ્રશ્ન કીધો ને એની અંદર મને એ પ્રશ્ન પૂછવાના માટેની ઇન્ટારી નતી છતાં અહિયાં ભાઈઓ બધા બેઠા છે આપણા કઈક સાંભળવું જોઈએ સંભળાવવું જોઈએ तो कई अपनी जाड़वा मे हिसाब प्रश्न पूछा हाँ बार पूछा प्रश्न पूछा बड़े अपने અને જો પ્રશ્નનો જવાબ સારો સંતોષકારક મળે તો બીજો પ્રશ્ન પૂછવો ના મળે તો આપણે રવા દેવું નાની પુરુષ એટલે ભગવાન ના પ્રતિનિધિ કહેવાય શું તો આપણે અહીંયા આગળ આવે તો આપણે એની પાસે વાતચીત પૂછી લઈએ અમારે કેવી રીતે નહીં નથી ફી ફી હોય તો આપડે થાય બે હાજર પાંચ હજાર જતા રહે ફી નથી ત્યાં કઈ ફી હારી શકે છે હવે તારે હાલ હોય તો પછી માતાજી ના મંદિર છે તો આપ હોય તો બાકી અહી ફી ના હોય કારણ કે ફી તો હું પોતે લઉ મારે જરૂર નથી હું તો મારા ઘરનો કપડો પહેરું અને એ લઉં તો મારી વાત નીકળે નહીં સાંભળે ને એક શબ્દ હાથો ના નીકળે જો આવી લેવાની સિસ્ટમ રાખું મારા પોતાના માટે તમારી પાસે તમારું પોતાનું ક્યાં રહ્યું છે રહ્યું આ કેલિફોર્નિયા બોલાવનાર મને કોણ હું છે કોણ બોલાય અરુણભાઈ રામભાઈ રામભાઈ રામભાઈ રામભાઈ એટલે એ બને કે મારા છોકરા ને તો અવશ્ય જુઓ મેલ્યાણ થઇ જાય કે છે તો મને બહુ આનંદ થાય મારી ભીંદગી સફળ થાય બધું કરી નાખે અમારો વ્યવહાર અને નિશ્ચય બહુ સુંદર હોય એકાંગી ના હોય એકમાં તો નિશ્ચય બઢરી પડે એવું ના હોય એકમાં તો વ્યવહારમાં આગ્રહ ના હોય શું કહ્યું એનું નામ ધામેટી શું કહ્યું દાદા જાણવા માટે શું હવે અમે તો નિરંતર માની દર અઠવાડિયે દર શુક્રવારે दर्जी हिंदुस्तान बया તમારું ના રહે તમને પછી એ મન તો અમે કરી આપીએ તારે કારણ કે મનના ડોક્ટર હોય ને બધા ફિઝિકલ ડોક્ટર હોય તમારા દર્દી છે એવું કેવું પડે પણ લઈ બને એ દઈ નઈ ને ધંધો કર્યો છે માટે એમને પૂછવું છે सो नए समझा हो गुस्सो आ तो बंद समझ वाली जरूर પ્રયત્ન કરવાની જરૂર પ્રયત્ન થયો આમાં મારી વાર કરીએ તો કોઈ ગુસ્સો બંધ થાય નહીં એને સમજવાની જરૂર છે કેમ ગુસ્સો આવે છે વટાડતી કોઢી શું એ બધું સમજીએ છીએ ત્યારે એનો નિવેડો આવે એમ તમને કોઈ માણસ છે આટલો કાંખરો મારે એટલે તમને ગુસ્સો ચડે કે ના ચડે ચડે ને થાય પણ એટલો ઓછો થાય કે ભગવાનની મરજી હશે ના થાય એટલું જ જુએ છે આ કર્યું કોણ છે કોણ મોહ મારું નામ થાય છે તોય પણ મૂ મોર લાગી ઠોકર લાગી ચુકા ઠોકર છું હું ઠોકર ને પૂછું તું કેમ એને વાગી હું તો આની આ જગ્યાએ મારી મારી જગ્યા છું પાછો મને લગાવ્યા છે આ લોકો આ વાત છે ઠોકર વાગી અંધારું થાય રાતે કઈ ઉઠ્યો હોય ને ભીત માં ભીત થઈ મને તો માર મૂચો મારતો કે ના કરે પોસિબલ તો બધું કરી દે એમ શું થઈ જાય ને આ બે ને વિચારવાનું બધું વિચારવું જ પડે ને एम मैं विचार करिए तो विचार विचार वगैरह अब ठोका ठोक करू विचारी विचारी तो मारों गुस्सो बढ़ो का कोई मणस कोई मणस अपन काड़ो बढ़े कि दिखाड़ो ना के ये जीव तो मणस करे नहीं कर जीव तो मणस करे नही जीव तो हो तो बिलकुल करें આ જીતા નથી એટલે કરે છે શું નથી ગુનેગાર કરીએ એ ડુંગર કેમ નહીં કરતા એટલે આપણા મનો એમ થાય હંકાર નથી મને દેખાડો હું મી હોય એમના વખત રાત ના પડતી હોય ને રાત પડે કે ના પડે આપડે સીધે રાત પડ્યા હે રાત એકલી પડે હવા પડી જાય પાછા કેવી હવા પડી કેવો પડવા પડી કે સમજવાની જરૂર ધ્યા વિચારક ને પાસે બેસીએ આપડે બધા ની કોઈ નિવેડ આવે નહીં આ વર્લ્ડ કોને બનાવ્યું કે છે ભગવાન ની શક્તિ કે છે ભગવાન ની શક્તિથી એમ કે ભગવાન ની મરજી તો છે નહી પછી આ લોકો દુખી નહી દુખી થાય એમાં ભગવાન કઈ નથી કરતો એમ હા ભગવાન ચાલે પોતાના પ્રોજેક્ટ કુવામાં જઈ પાણી લઈ અને પછી બોલી એક તું ચોર છે તો વાય શું કે આપણને શું કે આપણે રાજા કે જગત ને તમે સારી ભાષાથી એ કરશો તો જગત તમને સારી ભાષા આપશે ખરાબ ભાષા થી એ કરશો પડઘાત છે બધું જગત તમારો પડઘો છે એ તમે સમજી લેજો છે કશું રહ્યું નથી આવે એટલે સત્યાવીસ વર્ષથી આ દેહ નો માલિક તો માલિક નથી સત્યાવીસ વર્ષથી આ સ્પીચનો માલિક નથી તમારી સાથે કોણ બોલી રહ્યું છે અત્યારે આત્માની શક્તિ એમ કે તમારા હવે આત્મા જો બોલે આત્માની શક્તિ તો હું અહીં ઉઠું ને તો પેલું ટેપ રેકોર્ડ હોય ને એ મારા જેવું બોલે કે ના બોલે તો એ પાંચસો રૂપિયાનું એ ચારસોના હાથમાં પાંચસો ડોલરનું પેલું ચારસો ડોલરના હાથમાં આત્માની કિંમત થઈ ગઈ ને બરાબર ને એટલે આ કોણ બોલે છે તમે એક્ઝેક્ટલી કહું વર્ણ આખા વર્ષને એક દાડો સમજવું પડશે આ સાયન્ટિસ્ટ મારી મારી વાત માન્ય કરતા નથી પણ એક દાડો માન્ય કરે જ છે શું આ ઓરિજનલ ટેપ રેકર્ડ બોલે છે ઓરિજનલ ટેપ રેકર્ડ શિક્ષિત થયું અને હું આના જ્ઞાતા દસતા છું શું ટેપ રેકર્ડ બોલી રહી છે એને હું જ્ઞાતા દસતા છું તમારી ઉધરત ઉતાર્યું તમારું આ ડિસ્ચાર્જ અંકાર છે ને ડિસ્ચાર્જ અહંકાર બદલ પતિ પૂરો દેવી છે તમારું પાસે તમને એમ જ હું છૂટો થયો એ રસ્તે તમને લઈ ગયો અને સેફ સાઈડ રસ્તો શું કહું સેફ સાઈડ કોઈ મહેનત નહી અને લિફ્ટ માર્ગ શું લિફ્ટ માર્ગ તમને લિફ્ટ સારું ગમે જગત સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય અને આ કોઈ હતા લિફ્ટ માર્ગ ઈચ્છે છે તો પૂર્ણ સારું લાભ થાય જાય છે શું તમને લીપ માર્ગ ગમે ને પગ થાક્યા હોય ગમે દાદા બેન પૂછ્યા છે અહંકાર કેવી રીતે ઓછો થાય એ ઓછો કરશો પછી ફરી ઉભો થઈ તો મૂળથી નાશ કરવો કેવી રીતે કરવો એ તો શું કરીએ તમે તો કર્યા ના હોય અનંત ઉતારથી ભટકો થયો તો અત્યાર સુધી થયો ના હોય એટલે તમારે મને કહી દે સાહેબ બધું કરી હું તો પેલા શું લખ્યું છે પંગમ લંગાઈ તે લખ્યું હું તો સાહેબ પોંપડો શું શું અને મને ડુંગર પર ચડવાનું આવે હું કહું ના પણ હું કહું કયું પ્રમાણે ચડવું પડશે સાહેબ એવું કયો હતો તમારી પાસે આવત કઈ બીજો ડાક્ટર ફરી કરો તમે માથે લઈ લો એટલે તમારે અમને કહેવાય બધી અમારાથી કંઈ થાય એવું નથી કઈ એટલે બધું તમે કરી આ લો કઈ ને એટલે અમે તમને કરી આલીએ એમ કે છ મહિનાની વિધિન કે એક જ કલાકનું ઓપરેશન અને ત્રણ કલાક ચા પડી નાજ્ઞાન છે વિજ્ઞાન છે એટલે એને વાત ના લાગે વિજ્ઞાન વિજ્ઞાન મુક્તિ આપે એને બનાવે અને સત્યાવીસ વસ્તી ટેન્શન જોયું વિધાઉટ એની ટેન્શન એ મેન વિધાઉટ એની ટેન્શન વિધાઉટ એની ટેલેન્ટ બુદ્ધિ નો એક અંશ નથી જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી પટકવાનું શું કરુદ્ધિવાળે શું કરવું છે એક સાહેબ તમે જ મારો બુદ્ધિ છે ખરેખર હોય ને बुद्धि विकल्प करें शू करे ज्यादा बुद्धि विकल्प पूरा देश सतो मुद्धि बुद्धि साहब कोई शु आगे बुद्धि क्या खबर नहीं तो आई जाए तो यहा <laughs> है <laughs> <laughs> <laughs> જાતે જોયે હું બોલું જાતે આ કે ચામડાની વાંચથી તમને જે દેખાય એવું જ મને દેખાય એમાં ડિફરન્સ ના પડે છો જ બોલી તમને ચશ્મા ઓછો હોય તો તમને સારું દેખાય મારા કરતા બોલી ને મારી ઉંમર થઈ લેવી ગાઈ લેવી હોય કે પણ પેલી વાંચથી આ વર્લ્ડ બધું ઈટ સાઇલ થયેલું છે કેવી રીતે થયેલું છે તે હું જાણું છું ભગવાન તમારા બેનના ભગવાન દેખાય તમને હા તમને હું દેખાય તને હું દેખાય ભગવાન દેખાય ગાય માં કૂતરામાં ભગવાન દેખાય એટલે કઈક બાકી રે કરી લેવા નહીં માની લેલું ભૂલી જવાય માની લીધેલું ભૂલી જવાય એમ માન્યા કરો દાડો હોય નઈ એ તો અનંતથી માનેલી ચીજ હશે તો એક્ઝેક્ટલી દેખાય કૂતરું દેખાય અને આત્માય દેખાય બે સાથે વાંટી કામ થાય કે ના થાય અને પછી મન વસ્તુ કરી આપીએ એટલે તમારું ક્રોધ બાદ કશું કરે ને ગમે છે વાત તમને તમને કોઈને ગમી કોઈ ભાઈ હમદા કોઈ જ નઈ સાચી વાત તો હમરશે ચાલે જ નહીં ને लख्य छोकरा छोरा दिल दुभवेक्ट न अपु मान राखवाई रही श्वास कहवा नहीं छोकरा शीखे कही है भाई तू मन मरदा जा છોકરાઓ પાસે એવી આશા રાખે કે એ લોકો વિનય ને એવું સેવા કરે એ સ્વાર્થ કેવાય મારી પાસે આપણે રિસ્પેક્ટ ની એને રિસ્પેક્ટ કરે મા બાપ ને માન આપે નઈ નઈ રિસ્પેક્ટ કરે માપને માન ના આપતો વિવેક કરે लायका उड़ी गई कह माँ बाप, माँ बाप थोकरो थोकरो माँ हमेशा दरक छोक दरेक छोक मां बाप सेवा अवश्य कर उपकार नव महीना જે રૂમ માં એને રાખ્યો છે એ રૂમ તો દરરોજ ના દસ હજાર આપીએ ભૂલી જાય મા બાપ નો ખ્યાન કરાય એવો કયો વિ ભૂલી જાય એવો હોય ને કોચ કોચ કરે છોકરો કંટાળી અહિયાં તો દાદા બધા અહિયાં તો બધા લાલન પાલન કરે એમ હાઈ ક્લાસ રીતે રાખે મોટા ઉછેરે તો લાલન પાલન કરે છે પણ જોડવાનું હે એટલું જ તો પછી લાલન પાલન ઓછું કરે ને જોડવાનું પણ કરે ને આ મશીન ઇન્ડિયા નઈ Are do bhi to kaun hai may god god